યોહાનની લખેલી સુવાર્તા એનો સાતમો અધ્યાય યૌહાનની લખેલી સુવાર્તા અધ્યાય સાતમો એ પછી ઈસુ ગારીલમાં ફર્યો કેમ કે યહુદીઓ તેને મારી નાખવા શોધતા હતા માટે યહુદીમાં ફરવાને તે ચાહતો નતો હવે યહુદીઓનું માનવા પ્રભ પાસે આવ્યું હતું માટે તેના ભાઈઓએ તેને કહ્યું કે અહીંથી નીકળીને યહુદીમાં જા કે તું જે કામો કરે છે તે તારા શિષ્યો પણ જુએ કેમ કે કોઈ પોતે પ્રસિદ્ધ થવાને ચાહતો હોવાથી ગુપ્ત રીતે કંઈ કરતો નથી જો તું એ કામો કરે છે તો જગતની આગળ પોતાને જાહેર કર કેમ કે તેના ભાઈઓએ પણ તેના પર વિશ્વાસ કર્યો ન હતો ત્યારે શું તેઓને કહે છે કે મારો સમય હજી આવ્યો નથી પણ સઘળા સમય તમને સરખા છે જગત તમારો દ્વેષ કરી નથી શકતું પણ મારો તો તે દ્વેષ કરે છે કેમ કે તે વિશે હું એવી શાયદી આપું છું કે તેના કામ ભૂંડા છે તમે આ પર્વમાં જાઓ મારો સમય હજી પૂરો થયો નથી માટે હું આ પર્વમાં જતો નથી તે તેઓને એ વાત કહીને ગાયલમાં જ રહ્યો પરંતુ તેના ભાઈઓ પર્વમાં ગયા પછી તે પણ પ્રગટ રૂપે તો નહીં પણ જાણે કે છાની રીતે ત્યાં ગયો ત્યારે યહૂદીએ પર્વમાં તેની શોધ કરતા કહ્યું કે તે ક્યાં છે તેને વિશે લોકોમાં ઘણી ચર્ચા ચાલી કેમ કે કેટલાકે કહ્યું કે તે ભલો માણસ છે બીજા કહ્યું કે એમ નથી પણ લોકોને તે ભૂલાવે છે તો આપણને યહુદીના ધાકને લીધે તેને વિશે કોઈ ખુલ્લી રીતે બોલ્યું નહી પણ પર્વત ત્યારે યીસુએ મંદિરમાં જઈને બોધ કર્યો ત્યારે યહુદીઓએ આશ્ચર્ય પામીને કહ્યું કે માણસ કદી પણ શીખ્યો નથી તેમ છતાં તે વિદ્યા ક્યાંથી જાણે છે માટે ઈસુએ તેઓ ઉત્તર આપ્યો કે મારા મારો બોધ તો મારો પોતાનો નથી પણ જેને મને મોકલ્યો છે તેનો છે જો કોઈ તેની ઈચ્છા પૂરી કરવા ચાહે તો આ બોધ વિશે તે સમજશે કે એ દેવથી છે કે હું પોતાથી બોલું છું જે પોતાથી બોલે છે તે પોતાનો મહિમા શોધે છે પણ જે પોતાના મોકલનારનો મહિમા શોધે છે તે જ ખરો છે અને તેનામાં કંઈ અન્યાય નથી શું મૂસાએ તમે નિયમશાસ્ત્ર આપ્યું નથી પણ તમારા કોઈ તેમ નિયમશાસ્ત્ર પાળતો નથી તમે મને મારી નાખવાની કેમ કોશિશ કરો છો લોકે ઉત્તર આપ્યો કે તને ભૂત વળગેલું છે તે મુસાથી છે એમ તો નહીં પણ બાપ દાદાઓથી છે અને તમે વિશ્રામ વારે માણસની સુન્નત કરો છો મૂસાના નિયમશાસ્ત્ર ઉલ્લંઘન ન થાય એટલા માટે જો કોઈ માણસની સુન્નત વિશ્રામ કરવામાં આવે છે તમે વિશ્રામવારે એક માણસને પૂરો સાજો કર્યો તે માટે શું તમે મારા પર ગુસ્સે થયા છો દેખાવો પ્રમાણે ન્યાય ન ઠરાવ પણ યથાર્થ ન્યાય ઠરાવ યરુસ આલેમમાંના કેટલાકે કહ્યું કે જેને તેઓ મારી નાખવાની કોશિશ કરે છે તે શું એ નથી પણ જુઓ એ તો પ્રગટ રીતે બોલે છે અને તેઓ તેને કંઈ કહેતા નથી અધિકારીઓ શું ખરેખર જાણતા હશે કે એ ખ્રિસ્ત જ છે તો પણ અમે જે માણસને જાણીએ છીએ કે તે ક્યાંથી આવ્યો છે પણ જયારે ખ્રિસ્ત આવશે ત્યારે કોઈ જાણશે નહીં કે તે ક્યાંથી આવ્યો છે એ માટે ઈસુએ મંદિરમાં બોધ કરતા ઘાટો પાડીને કહ્યું કે તમે મને જાણો છો અને હું ક્યાંથી આવ્યો છું તે પણ તમે જાણો છો અને હું તો મારી જાતે આવ્યો નથી પણ જેને મને મોકલ્યો છે તે સત્ય છે તેને તમે જાણતા નથી હું તેને જાણો છું કેમ કે હું તેની પાસેથી આવ્યો છું અને તેણે મને મોકલ્યો છે માટે તેઓએ તેને પકડવાનો પ્રયત્ન કર્યો પણ તેનો સમય હજી આવ્યો ન હતો માટે કોઈએ તેના પર હાથ નાખ્યો નહીં લોકોમાંથી ઘણા તેના પર વિશ્વાસ કર્યો અને તેઓએ કહ્યું કે ખ્રિસ્ત આવશે ત્યારે આ માણસે જે ચમત્કાર કર્યો છે તે કરતા શું તે વધારે કરશે તેને વિશે લોકો એવી કચકચ કરતા હતા એ ફડોશીએ સાંભળ્યું ત્યારે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ તેને પકડવાને ભાલદારો મોકલ્યા ત્યારે યસુએ કહું કે હજી થોડી હું તમારી સાથે છું પછી જેણે મને મોકલ્યો છે તેની પાસે હું જાઉં છું તમે મને શોધશો પણ હું તમને નહીં મળીશ અને જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી નથી શકતા ત્યારે યહુદેઓએ અંદરોઅંદર કહ્યું કે આ માણસ ક્યાં જશે કે આપણને મળશે નહીં શું ગ્રીકોમાં ઘેરાઈ ગયેલાઓની પાસે જઈને તે ગ્રીકોને બોધ કરશે તમે મને શોધશો પણ હું તમને નહીં મળીશ અને જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી નથી શકતા એવી જે વાત તેણે કહી તેવી છે હવે પર્વને છેલ્લે થતા મોટે દિવસે ઈસુએ ઉભા રહીને ઘાંટો પડતા કહ્યું કે જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવીને પીવે શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ બેસે પણ તેના પર વિશ્વાસ કરનારાઓને જે હાથમાં મળવાનો હતો તે વિશે તેણે કહ્યું કેમ કે ઈસુને હજી મહિમાવાન કરવામાં આવ્યો ન હતો માટે પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો ન હતો તે માટે લોકો માંથી કેટલાય સાંભળીને કહ્યું કે આવનાર પ્રબોધક ખચિત એજ છે બીજાઓએ કહ્યું કે એજ ખ્રિસ્ત છે પણ કેટલાકે કહ્યું કે શું ગાલિલમાંથી ખ્રિસ્ત આવવાનો છે શું શાસ્ત્રમાં એવું નથી લખેલું કે ગાલિલના વંશમાંથી તથા બેથલેમ ગામમાં દાઉદ હતો ત્યાંથી ખ્રિસ્ત આવવાનો છે એ માટે તેને વિશે લોકોમાં ફૂટ પડી તેઓમાંના કેટલાકે તેને પકડવા ચાહ્યું પણ તેના પર કોઈ હાથ નાખ્યો નહી ત્યારે ભાલદારો મુખ્ય આજકવાની તથા ફરોશીઓની પાસે આવ્યા તેઓએ તેઓને પૂછ્યું કે તમે તેને કેમ લાવ્યા નહી ભાલદારાએ ઉત્તર આપ્યો કે એના જેવું કદી કોઈ માણસ બોલ્યું નથી ત્યારે ફરોશીઓએ તેઓને ઉત્તર દીધો કે શું તમે પણ ભૂલાવો ખાધો અધિકારીઓમાંથી તથા ફરોશીઓમાંથી શું કોઈએ તેના પર વિશ્વાસ કર્યો છે આ જે લોક નિયમશાસ્ત્ર જાણતા નથી તેઓ શાપિત છે નિકો દિમસ તેઓમાંનો એક જે અગાઉ તેની પાસે આવ્યો હતો તેઓને પૂછે છે માણસનું સાંભળ્યા અગાઉ અને તે જે કરે છે તે જાણ્યા વિના આપણું નિયમશાસ્ત્ર શું તેનો ન્યાય ઠરાવે તેઓએ તેનો ઉત્તર આપ્યો કે તું પણ શું ગારીલનો છે શોધ કરીને જો કેમકે કોઈ પ્રબોધક ગારીલમાંથી ઉત્પન્ન થવાનો નથી પછી તેઓ પોત ઘેર ગયા